એ આવો આવો આવો શિયા અરે ભાઈ હું તમને નથી કેતો હું તો આ નાના નાના ભૂલકાઓને કહું છું આવો આવો साो आज हू तक એક શિયાળ ભાઈ ની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે એક હતું શિયાળ રહેતું હતું એક દિવસ એને વનમાં ખોરાક ન મળ્યો ક્યાંય ખાવાનું મળે જ નહીં ને એટલે ફરતું ફરતું ગામના કુતરા જોઈ ગયા એ બધા કૂતરા તો ભસતા ભસતા શિયાળની પાછળ ડોળ્યા ઓ વાવ કરતા અને શિયાળ તો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યો ભાઈ ઉબી છડીયા ભાગે અને કૂતરાઓ એની પાછળ ભાગતા ભાગતા શિયાળી ભરેલી કુંડીમાં પડી ગયું એ પાણીની કુંડીમાં ભૂરો રંગ હતો હા કૂતરાઓને કુંડીમાં પડેલું શિયાળ દેખાણું નહીં એટલે એ તો બધા ત્યાંથી જતા રહ્યા થોડી વાર પછી શિયાળ પાણીની કુંડીમાંથી બહાર નીકળ્યું ગયું હો ભાઈ પણ પેલી કુંડીના ભૂરા રંગને લીધે શિયાળ નો આખો દેખાવ બદલાઈ ગયો હતો એ તો કોઈને શિયાળ લાગે જ નહીં બધા પ્રાણીઓ કે ભાગો ભાગો આ તો કઈક વિચિત્ર જનાવર આવ્યું છે શિયાળ સમજી ગયું તે જાડો અવાજ કાઢીને બોલ્યું હું વાઘ સિંહ કરતા પણ બળવાન છું ચતુર હતું શિયાળ આમ શિયાળ વન નો રાજા બની ગયો વાઘ આ બધા પણ એનાથી ડરવા લાગ્યા હો ભાઈ वन बीजा शियाड़ो तो थे, थे पास गया कहू नवा राजा जी ना राजा जी वन में वर्षो लगी राज करव होना बनाव कहू <laughs> शीठा नहीं गमता सिंह भाई वरु भाई आ शो ने નવા રાજા એ કહ્યું એટલે શિયાળ તો મુંજાયા હવે શું કરવું એક ઘરડા શિયાળે કહ્યું નવા રાજામાં જરૂર કામ આ બાજુ આપણું આ રંગાયેલું શિયાળ રાજા તો બની ગયું પણ રાતના સમયે એને ગાવાનું ખૂબ મન થતું પણ બીજા પ્રાણીઓને ખબર પડી જાય તો એટલે એ તો ગુફામાંથી નીકળીમાં આમ તો એ ગાવા લાગે બોલો ઘરડા શિયાળે આ બધું જોઈ લીધું તારી વાત છે બીજા દિવસે રાજા બનેલા શિયાળભાઈ દરબાર ભરીને બેઠા હતા ત્યારે બધા શિયાળ થોડે દૂર એકઠા થઈ અને મોટે થી ગાવા લાગ્યા વાઘ સિંહ અને વરવું એને તરત ઓળખી ગયા કે આ તો પેલા શિયાળો જેવું જ ગાય છે અરે આ તો શિયાળ છે શિયાળ અને બધા તૂટી પડ્યા શિયાળે બનાવટ કરી હતી ને બધાને ખબર પડી ગઈ ભાઈ તો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે हूँ तमने बीजी वार्ता कही भाई आज